નિરાધાર છે આધાર હોય આધાર આપે છે ત્યાં સુધી કરે નામ દેલા નથી કરતો તે હું કરું કે દાદા જે આધાર આપતા હતા તે જ્ઞાન વખત કાલે ત્યાં મૂકી દીધો ને જે આધાર આપતા એ જ કાલે જ્ઞાન વખતે આપણા ચરણ માં મૂકી દીધો એ જે આધાર આપતા એ આધાર આપનારા હતા ને તે બધું ભાવ કર્મો આપી દીધું જતા રહ્યા જતા રહ્યા બી રાખ્યું છે એટલે હવે ધીમે ધીમે એની અસર થશે ના હોય કોઈ પણ આ વિજ્ઞાન છે વિજ્ઞાન માં ધીમે ધીમે એટલે શું કઈ આ કઈ આબુ ને ઉધરું થશે ક્રોધ ની આ જગત માં જયારે નામ પડ્યું શાંતસો થયો શાંત માણસ ગુસ્સો કરે શાંત માણસ ગુસ્સો કરે શાંત હતો છતાં ગુસ્સો કર્યો શાંત માણસ लाखो टन एक लगा जाए रू छे बाप, बाप गुस्सा करते झोका जोड़े बाप फेराप पांचोड़े गुस्सा करे जब फेर तुम गुस्सा बापत्र प्रत्येक अमुक अंशायी हेबजली करते दीक गुस्सो करे कई हेतु भावती कर सारू परिणाम आए હા એ તો ગુસ્સો કરે છે તેનો હેતુ પેલા ને સુધારવા માટેનો છે બાપ નો હેતુ પણ છોકરી એમ જ કે આ ગુસ્સે છોકરા જોડે લોકો તો અરે પાલથી જો ગુસ્સે કર્યો આ ગુસ્સા છોકરા પર ગુસ્સે કર્યો हा जोधिनेशन शुफिनेशन हो क्रोध हमेशा क्या कहत हिंसक भाव हो અને તો હોય બે શબ્દ એની પાસે હોય તારે હિંસક ભાવ હોય કપટ ક્યારે કહેવાય એની પાછળ હિંસક ભાવ હોય તો એની વ્યાખ્યા ખરેખર જગત ને વ્યાખ્યા સાચવા માં પણ આધ્યાત્મિક રીતે એની ગુસ્સો થશે હિંસક ભાવ નહી હોય તે તમને આરી બી ગુસ્સો કરજો કોઈ અને તમે કશો કે ના આમ ના થવું જોઈએ એ તમે એટલે તમારો જે ભાવ હતો જે એકાકાર થઈને હિંસક ભાવ હતો તે સુધી ગયો હવે જેમાં પાછળ તમારું નથી આત્માનગરે ભરતા નથી ત્યાં સુધી ક્રોધ કહેવાય નઈ થતો જ નથી ગુસ્સો ત્યાં ઘરે તો ઘરે તો ગુસ્સો થતો જ નથી હા પણ બીજી જગા એ ને તો નહી તો થાય છે ઓ વેડી તાત તો આતો એમ જાત ને કોઈ તો આનું છાલ કરી ગયો અને તે 20 વર્ષથી માનવ જુવા મનાયો વર્તન આય આ દે કોઈ 20 વર્ષ થઈ ગયો ભાઈ પણ સુરજ ના કે છે ને ઉદરાને દેખાય કે તન તો તો તો યાદ પૂર્વકરા પૂર્વકરા તેમ તાતો કે આ સરબન ને પહોંચે એ તાતો ઉડી ગયો તાતો નહી સરબન ને આદ છોકરાની ઉપર જે બાપ ગુસ્સો કરે છે એની હિંસક ભાવ નથી એની પાસે શું છે તમે શું ગુસ્સો ના કહેવાય ગુસ્સો હિંસક ભાવ સહિત હોય આવું સાયન્ટિફિક સમજે આ ગોધ માર ના કહેલા છે પણ આ તમને સંજય તમારા શું કરું ચંદ્ર ગયા ગયા બધા સંજય તમને આમાં વાત બધી છે પછી શું પૂછતા પણ એવો શુભાવે ભાવ કર્મ એનું પુણ્ય ફળ આવે ત્રણ પાક ફળ આવે એટલું છે બે ભાવકર્મ પૂછ્યું ને ભાવકર્મ એનાથી પાપ બંધ એ ભાવનું પાપ એનાથી પાપ ભોગવવું પડશે અને આનાથી શું ભાવ કરે બસ પણ હવે તો તમે કરતા જ નહીં ભાવના કરતા જ ના રહ્યા હવે ભાવના કરતા તમે રહ્યા નહી એટલી મારો આજ્ઞા તમે પાડો છો ને એટલી સારસન છે તે તો એક અવતારમાં જોઈ જ ના જોઈએ લુપડા કપડા મકાન રાજના જેવું થયા બાપ રાખે બધું જોઈએ એટલે વિજ્ઞાન છે તમે જોયેક્ટ કાય લે બહુ સુંદર વિજ્ઞાન છે સરળ રસ્તો છે જે પેલા જે કોઈ અનુભૂતિ માટે આવે છે તેને એમ લાગે છે કઈક કરવાનું હશે કઈક કરવાનું હશે એટલે કસરત કરવાની તૈયારી સાથે આવે છે અહિયાં કશું નથી દેખતા એટલે લાગે છે કે પડે છે આવી મહેનત ના હોય છે ગરમ કરાવી મોટી ટોંકી જબરદસ્ત દુકાન ની ટોંકી નીચે લાકડા સરકારી ગરમ કરાવી ખુબ પાણી ઉકળ્યું પેલા નહવા મળ્યા પૂછે હવે આ લોકો નહી ગયા ટોકી માં પાણી ગરમ છે હવે શું કરીશું કે ચાલુ કરવા માટે આપડે બરફ બરફ લાવવો પડશે નાઈ જાય અગ્નિ નો સ્વભાવ છે પાણી નો સ્વભાવ થઈ ગયા ઠંડુ થઈ જાય તો આ હાથમાં એના સ્વભાવ માં મોક્ષ એનો સ્વભાવ છે શું છે અઘરી હોય તે વસ્તુ નું ફળ સાધ્યફળ અઘરું હોય શું હોય સાધ્યફ અઘરું હોય દુનિયાના કાયદો જે સાધના કરતી વખતે ફળ અઘરું હોય તો એનું ભય ખાધ્યમાં અઘરું જ હોય એટલે આ પાણી આ છતાં નર્મદા નીકળી નદી નીકળે છે નીકળે છે એ પાણી નીકળે છે કોણ એટલે વાયર છે આ બાદ નિહાળો આ બાદ વિહો આ બધું એ નિરા દરિયામાં એને વચ્ચે ભાઈ ડખો કરે તો જાય ઘરે તણી જાય જુદું પાડ્યું છાતે નું તો છાત ની અંદર માખણ જતું રહેતું હતું તમે તો અમારું છાતે જુદું પાડી આપ્યું ન પેલું તો કરતો અને આ તો વિજ્ઞાન કેવાય આ તો થર્ટ ફળ આપનારું આવતી જાય મારે ફાઇલ આવીને પડી છે અત્યારે પાંચ વાગે આવ્યું ફાઇલ પછી મોટી આજે કવડી છે દાદા નું છે પોતાના, પછી ભટકો ગયા રામજી ભઈ એ જોતાતે નકલ દ્વારા દ્વારા એટલે આ વાચન તે વાચન તે હવે હમજી ગયા તે આ બીજાન ને જોતા એમનત જો દે કરે અરમજી કે દે સાફી છે ગયા હા આ આ કોણ આપે હવે પોતાના જીવે તેરે જી સાકે બટે કોણ જી આનંદ બેઠો પોતે ખરાડકોલાયક છે બીજું બલબુ છે બુદ્ધિ ના બધા ચેડા તમને દેખાતા દાખ બધા ને કે દુકા દેખાતા હતા ને કોઈ નો દોષ છે જે દેખાય છે એ જ સંસાર કે હતી જગ્યા હું મને હાથ મને ઠોકર મારી ગયા છે ઠોકર મારી આવું જ જોવામાં આવશે બધે હા એવું જ છે બધું એવું છે બધું આવું છે બધું બધું માર્ગ બોલ્યા કોણ દેખાડે ભૂમિ ભૂમિ વગર માર્ગ કોણ દેખાય દેખાઈ જાય છે ભાઈ નઈ જે ને ને સર ચાલો સારો ચાલે ગોઠવેલું છે તમારે જોવું પડે જાગ્યો જાગ્યો એટલે જગ્યા નહીં હજુ એટલે કેમન તૈયારી છે આ આઈ છે કે દેને બે આર ગરબટી કે લેવા અહીંયા છે ને તરી દાવ કોન ઉડીરાએ એટલે તેતી વેદના જોને બોલ્યું બોલાય છે ને હા પછી અમાર બર બને છે તે દ્વાર માય દોરતે ને ના લેતો ના દેને તમારાતું છે એના દાગ તારામાં દેખાય છે છોકરાગી મારું हथियार एक दादो दीधी जो हाथियार अरबाज तैयार આપણે જાણીએ છીએ એટલે ત્યાં જાગૃતિ હું કામ કરી દઉં ત્યારે સારું બધું સંપૂર્ણ જુદો એ તો ત્યાં તરીકે ના રે જુદો ના રે જુદું દાદા ભવરાજી કઈ બોલ્યા કશું ના હોય તાર નવરા પડ્યા તારા એ શુદ્ધ ઉપયોગ જ છે જે શુદ્ધ ઉપયોગ છે શુદ્ધ અને આ કાળ નું કેવું જ્ઞાન કેવાય કે ચાલે સાચું કેવું જ્ઞાન નઈ ભગવાન કૃષ્ણ ભગવાન ની પૂજિયા કયા વિયોગી સ્વભાવના રે ફનરા ફરાકતા દોસ્તાર ઇતકારી એલામાં દેલું નુકંતે એના કરતા નુકસાનો માં હોતું છે કોન્સ્ટ્રક્ટીવ્સ માં ધ્યાન જો દેહરા આ આ આ અનબધી વિધી હાથે ટીટી હાથે આ વિધી હાથે પરમાણું વાલું નથી પરમાણુ વાલું નથી બીજા ગભી લીધી હા હા બઉ સુંદર વધારે સર વધારે સર થાય કારણ જે નબળી લોકોની ભાઈ જલ્દી હા એ નબળી અહિયાં ના જોવા મળે નબળી ના જે કઈ ના દેખાય દાદા દરેક આ પ્રસંગ જ્યાં ઉભા થાય છે ત્યાં જ્ઞાન હાજર થઈ જાય છે હવે હા આખું હાજર થઈ જાય છે હવે વિકલ્પ આવતો નથી પેલા જરા મન મન જોરા થોડું એ પડે પણ હવે એ ખેંચી જ હવે એમ જ લાગે છે અને આપે દાદા એ જે પેલું બેઠું કીધું તે કેટલું તારીખ એટલે ફાયરો નિકાલ કર્યા કરાજર થઈ જાય છે આ સમાધાન સમાધાન લઈને આવે છે તો પહેલા જ્યાં જ્યાં ધ્યાન ત્યાં જ ગુצવાળો ઊભો કરી નાખે હા આ તાક વાત ગય ગઈ હા લગન પર જ જર્જરતી દી હા વગર સંસારની સરだから એટલે નરે વગર સિલેડી કેવું કેવું ભાગ્ય આપડે આ બધું રાખેલું બધું આપણે એ કઈ પ્રતિ આપડે જરૂર નથી ધણી કરી અને બીજા બધા કરવા માં નિશ્ચય હા નિશ્ચય બધો વ્યવહાર માં કારણ કે દેવ દેવી માનવાના જે લોકો માને છે શ્રદ્ધા ને થોડી જીવો કે પોતાની શ્રદ્ધા સુધી માં જે બીજા દેવદેવી મારે છે એ માન્યતા એનો સ્વીકાર કરો એ તમે સ્વીકાર ના કરો એ પ્રતિ જાય તમારે સમ્યક પ્રતિ સમ્યક પ્રતિ દરેક માછીમાર કઈ ગુનો કર્યો છે આ કયા હિસાબે થાય છે તમ બધા વિનંતી હવે આ માછીમાર ને છે તે માછીમાર કોઈ ગુનો છે નહીં માછલીઓનો માથિમાર નો હોય ને પુણે ના થાય છે આપડે પ્રયત્ન કરે તો એટલે માછલીઓ મારે છે તે માછીમાર ને પછી ભોગવવાનું રહ્યું ભોગવવાનું આ માથડી મારી તેનું ભોગવન માથડી ગુનો કરેલો સમજાય પૈસા પાછા ના આપે છે એમ કે છે તો એ ગયા જમા લેણ ખોટું ગયા છે બધું શું લેણું કશું ફરતું જ નથી પૈસા આપણે આપ્યા ની એમાંથી એનું કઈ પૂન જાગ્યું હોય ને તો આપણને આપડે જવાનું થયું હોય અવળું અવળી ગતિ એટલે એનું પૂન જાગ્યું હોય એને મળી જાય મળી જાય પછી ના આપે તો એને પાપ ઉદય આવે લીધા પછી આપવાના જાગી મર્યા હતા કામ માં લાગે પણ આપડે નથી એટલે એ તો તમે એમને આલો છો નવું કરો છો કે અમે તમને આપેલું એટલે તમે આરો છો બોલે શું કે પુણ્ય જાગે છે ભેટ સોગાદો મળે છે આપનાર આપનારને કુંડ જાગે છે આપવાનું ભાવના થાય છે સમજવું ને એ બંને નું કામ છે ભેટ સોગાદો સમજવું ને બં પુણ્ય એટલે પુત્ર અમુક જ નહિ અમુક પ્રકાર નો એનો ગયા હતા તે રોતે નહીં અમુક પ્રકારના આપડા વાકા હોય તો છોકરો હિસાબ લાવ્યો છું ચૂકવે છે તને એ બૈરી વડોદરામાં ચૂકવે નહી મને લાગે એવું ધણીએ ચૂકવે પાછા ધણી જુ કહે હા કે જય સત્ય સ્વયં છે કે દાતા ભગવાન છે દાતા ભગવાન હોય ને તો થાકી જાય બિચારો ભગવાન એટલે ગેરજવર વખત ના મળે વખત જ ના મળે દાતા ભગવાન હોય તો ખબર એટલે કરે છે ઊંધો દેખાડે ઝઘડો થયો ને અફીણ લઈને ખાઈ લોખે ભગવાન ફળ આપે કોણ આપે ફળ પોતાનું અફીણ મારી નાખે ને આપડે આટલો થાય ભગવાન છે વિટામીન વાળી વિટામીન તમને જીવાળે છે પણ એ તો સાધન છે ને સાધન છે આત્મા ને કશું હા અમારું કશું થતું નથી અમને કોઈ વસ્તુ આત્મા ને પસતી નથી અમને ધર્મ છઠ્ઠું વૈષ્ણવ ધર્મ ને જૈન ધર્મ આત્માની બાબતમાં સરખું માન્યતા છે સમજે ને પણ વૈષ્ણવ ધર્મ આત્મા ચોખ્ખો છે એટલું બોલે છે શું બોલે છે આત્મા ચોખ્ખો આત્મા ચોખ્ખો છે એક પક્ષી બોલે છે જયારે જૈન ધર્મ એવું નથી કે ચોખ્ખો છે એટલે મૂળ આત્મા ચોખ્ખો છે આધિકારી આત્મા જે ઉભો થયો છે તે ચોખ્ખો નથી આમના બોલવા માં કચાશ રહે છે ભક્તો બોલવામાં બાકી સમજવામાં વાંધો નથી પોતાનો જન્મ દિવસ ને લગ્ન દિવસો સારી રીતે મતભેદ ના પડ્યો ભાઈ વાઈબે જઈએ પેલા પતિદેવ કે આપડે લગ્ન દિવસ ઉજવેલો કોમ લગ્ન અને જન્ ઓછું થયું મૂડી હતી તે બધું ઓછું થયું થયું લોકો ઉજવે છે એ નિમિત્તે ભેગા થઈએ લોકો ઘર ગે છે એવું કઈ ઉદય બાજુ આપણા લગ્ન જોવા જાય ખબર પડી જાય આપડે સંસ્કારી છે આ તો એ બે નો તો શક્તિ દેવી શક્તિ બાંધેલી ગાય ભાઈ તમે દેતી બોલજો ખીલે બાંધેલી ગાય ભાઈ તેને આ મારીએ તો દાડી જતી રહી આ બાજુ જાય આ બાજુ આ બાજુ એવી આ આપડી હિન્દુસ્તાની સ્ત્રીઓ બંધેલી હીરે બંધેલી એને મરાય કે એને દુઃખ કેમ કહેવાય હીરે બંધેલી કઈ પાપિયા ના મળી મળી નહીં ના મરે અને કેટલાક નાખી નાખે દાંત ઉતાર ભાઈ રહી શકાય બધા કરી દાતણ માં આવું કરે આમાં નાવા માં આવું કરે જીવે પછી પેલો સમજી ગયો ક્યાં તો રોજ નું લાગ્યું તમે નિશાની લાવજો બોલો બધું આપડા હિતે ચાકી જુઓ પણ ઠીક ના લાગે છે ના ફરે ફેરફાર થઈ ગયો ને મને લોકો કે મગજ બૌ આકરું હતું કે ફરી ગયું બધું એટલે આ રીતે રસ્તો છે ભાવના આટલી છે ખબર આવી કઈ આવે દાદા બેન શરીર ની મનની વાણીની બધી ફરજો બજાવે છે બંધ કરી દીધી ફરવાનું આપડે આધ્યાત્મિકલું કરો ને આ ફરી ફરી શું કરવાનું એ જ બંધ થઈ ગયું એ જ બંધ થઈ ગયું નથી રાખતો જમતા નથી બઉ જમવાથી તરફ જાડુ થઈ જાય છે ચા પાણી ની मन बगड़ी गए હા હા બધું નઈ ચાલે માયા જીવ છે બધી જગ્યા એવું થાય છે બધું આખું શરીર એવું છે પૈસા ઘટી કરનારે પૈસા કઈ ગણવાના તમારું મુકું ભાઈ મુકુદભાઈ નાખું થી माया बदी मैं मने थी। मने थी। तो, ये करो तो तो तो, ये ख़वर, ख़वर मने थी ए, करो तो तो नहीं खबर खबर करो मुकुन रायाकुंदकुए रहता है दबो रह બરોડા સાધે <tos>